મમતા વગર નું માન કેવું મમતા વગર નું માન કેવું હોય હું કઈક છું હું કઈક છું મમતા કેવાય મમતા માનું જ છે તે બહુવચન તે માન કહેવાય એ પછી માન માંથી અભિમાન જન્મ તો હશે ને ના તો અભિમાન ક્યાં જન્મ મમતા હોય મમતા એ આપણા પ્રત્યે હોય એટલા માટે બીજા ને નીચા ગણીએ એવું નહીં થતું હોય અભિમાન એના માટે આધાર પુરાવા મારી મિલકત આ મારી મિસ્કત આ મારી ગાડી ઊંચું નીચું હમણાં ઉપરથી કહેવા માંગે છે ઊંચું નીચું પડતો નથી એટલે આ અભિમાન ખાલી કઈ પરિવાર જ નહીં બેઠા હવે આપડે મારે તો આવિર્ભાવ કેવી રીતે થયો એ વખતે અનુભૂતિ નો પ્રકાશ દિવ્ય મમતા નહી એ મમતા શું માન પેલા જીવન જ લાગેલું હતું બીજા ક્રોધ માન માય બધા બધા મમતા દરેક અભિમાન કહેવાય કઈ પણ ચિંતિત માત્ર મમતા મારું એ દેખાય એમ પાસે શું હોય છે કર્યા કરાય અને મા આપે ભાઈ કુલ ના કુલ ના ગુણો અને એકલા કુલવારો કેવો હોય નો બોલ હોય આમ હોય કરતો હોય બોલ આમ પણ ભાઈ કુલવાર એટલે ગુણો હોય બધા કુલવાર ના છેતર તો હોય નોબલ હોય કોઈ છેતરતો ના હોય એ બે ભેગા થાય એટલે પુરવાર કોઈ છેતર ના હોય છે ભાગર હોય ને અને નોબલ હોય લોબલ કોને કેવો અને જે ઘર પોતે જેતરાયું દુઃખ જેના કરતા વધારે બે બાજુ વેરાય એમ ખાનદાન કહેવાય લોબલ કહેવાય આ ધંધો શીખેલા જીવન પાછું બેકર કરા દે એવું નહીં સિમેન્ટ ઓછું નાખીએ કામ ભજો ના એટલા માટે કદાચ અંગ્રેજી માં કહ્યું હશે કે સંતો છે એ ભૂતકાળ એને હોય છે બરોબર ભૂતકાળ થી લાભ થાય બરોબર એટલે આવું બધું બને એટલે બહુ ઉકેલા જેવું નહીં સરકાર નું કાર્ય સરકાર એટલે કોણ કોઈ પછી કોઈ એનો એ મા વ્યક્તિગત નથી આકાશ આકાશમાં એક એકા એ બંધ કર્યા પછી અચાનસ જ્ઞાન થયું દરેક પ્રકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ બધા પુસ્તકો અને શાસ્ત્રો અભ્યાસ હતો મને એમાં શ્રીમદ રાષ્ટ્ર કે લોકો આ કહેવા માંગે છે કે વિતરાતા કૃષ્ણ ભગવાન ને કહ્યું છે એમાં ઘેર નથી પણ વસ્તુમાં વિતરતા કેવી રીતે પ્રાપ્ત કરી રસ્તો ફળો એટલે ત્યારે કેટલાક છે અને ગરમ પાણી પી એનાથી મને મદદ બઉ સારું જ હતું અત્યારે નથી તબિયતના થાય કાયદામાં રહેવું જોઈએ હવે નિયમ કરતો હતો એ પણ હવે બઉ કઈ બધું બહુ ચિંતા કરાવતો હતો એને પછી રાત્રે ઊંઘ નથી આવતીકાળ્યો હા બારી બે ઊંચી પાસે વચ્ચે ગંદ પડી મૂડી ચાલ હું ગાડી ના પછી સવારમાં હિસ્સા જઈને ડાક્યા કવિતા ની ભાષા છે હા દાદા છે થઈ ગઈ પછી આ અહંકાર તો નાગાયા હતા ડરે એવું સર્કલ વડોદરામાં એટલે બધાને કહી દીધું કે મારું કામ તમારે કોઈ કરવું નહીં વખતે અને તમારે મારું કામ જયારે હોય ત્યારે કરાવ્યું અહંકાર નથી હોય મારી પાસે તમને દુઃખ ના થાય હું ગમે તે ટુ તો તમને એમ મના થાય કે જોઈ પૂછ્યા કારણ કે મેં એક દિને બાર વાગે રાત્રે ગયેલો ત્યારે મને એમ થયું બોલા પોતા આવે ને એના માટે કંઈક વેચાણ સ્પેશ મામ ભરું ઉતરી ગયું તો મેં વહેલું હતું આ પર જો આવા ભાગ કરે છે તો રેતા ભર કઈ જાતના ભાગ કર્યા લોકો મેં એમને કહી દીધું બોલા એમ બધાને તમારે મારું કોઈ કામ કરવું નથી એટલે મારા તમે દેજો કોઈ પણ પ્રકારનો ભય રાખતો મારા અને તમારા હરેક કાર્યક્રમ થયા બધું એટલે આ કામ કરવાથી શું થયું લોકો માન ટેબલ થયા પણ માનને પોસવાની આથી લોકો મા થવું આવે આ સેક્ટર થી બધા ચોક્કસ ભાવ થઈ ગયા જયારે હું એક ટ્રેન માંથી ઉતરી અને સાડા પાંચ વાગે ઉતરો છ વાગે છ વાગે જગ્યા ઉતર્યો મારી જોડે ભાઈ હતો તેવા માટે અમારા ધંધામાં એસણ ગ્રહ જોવા ગયો બ્રહ્માંડ જોયું અને બ્રહ્માંડમાં ધારે ભગવાન કોણ છે જે વિચારે કલા ભયકર આવું આવી જીતે કરો નહીં એકાગ્રતા નહી કરતો જ્ઞાન શું હોવું જોઈએ શું ના હોવું જોઈએ બધું આયુ જ્ઞાન અજ્ઞાન લાઈને ભૂલા છે એટલે આનો અર્થ એ થયો કે ઇન્દ્રિયો પર રહેલું કોઈ પરમ તત્વ છે એમની સાથે એકાત્મ ભાવ કારણ આપ જે વાત કરો છો એવું લખ્યું છે રામકૃષ્ણ ને બધી વાતો કરે રામ થયું ને તેમ થયું એટલે મને લાગતું કે આવું બધું છે એક વખત એને મને કહ્યું કઈ આવું જયારે મારી પાસે દિવાળ નથી કોઈ નથી કોઈ દેખાય ત્યાં મને તો એમ લાગે કે હું એક હું નથી કોઈ નથી એક મારે માટે આ સત્ય એને વિચાર આવ્યો કે આ ચમત્કાર નહી હોય આ હિપનો ટિસ્ટ નહી હોય આ કેવું બને કોક કોક જાદુ લાગે અને આવું તો ન થાય પછી વિચાર કર્યો પણ આ રામકૃષ્ણ જેવા જાદુ તો કરે જ નહીં પરિવર્તન થાય છે પૂર્વ જ્ઞાન થયું હું સિદ્ધાસન પાસે જઈને પણ ત્યારે બધું જોયું પણ તો એ સિદ્ધાંત નો પ્રાજક્ય નો એક અંશ કહેવાય અને પછી આ તો વિવેકાનંદ ની વાત માં તો એવું હતું કે ત્યાર પછી એમને રામકૃષ્ણ ને એક વખત આ નિર્વત તો સમાધિ કે છે યોગશાસ્ત્ર એટલે નિર્વિકલ્પ સમાધિ થઈ હતી ત્યાર પછી એને બહાર નીકળવાનું મન નતું થતું એટલે પરમપાસ્વા ને પોતાનું એ થાય અને બધું ભૂલાઈ જાય તો બધો એમાં આનંદ થતો હોય છે કે પછી ફરીથી પ્રગટ થવાનું મન થતું નથી નિર્વિકલ્પ સમાજ આ બધા બની ગમાંથી બધા સંતો જે થઈ જાય બાદ બીજી કાઢી ખબર ના પડે એ સમાધિ નથી પણ લોકિક સમાધિ લોકો માને છે સમાધિક જાગૃતિ પછી ત્યાર પછી આ તો આપડે લોકો ના મળે તમારી નામ આપી દે આપડે થાય છે મન ના કોઈ લેયર્સ ની અંદર એકદમ આનંદ પામી જાય શું થાય બહુ જ આનંદ પામી જાય મન નો કોઈ લેયર છે આખું આખા તમામ દસ નો બાર લઈને તમારે બાર ભાષા બાર તો ખરા બધા પણ બાર ભાષા છે સમાધિ તો નાક હોય છે બિલકુલ જાગૃતિ બિલકુલ મન ગાય ની ઇન્દ્રિયો ઇન્દ્રિયો બધી જાગૃત થાય ત્યાં સરસ છે આપને આવિર્ભાવ થયો ત્યાર પછી જીવન માં પરિવર્તન એટલે પછી આપણને થાય કે હવે કઈ જીવન નો ઉદ્દેશ બદલાયો એ કયો આપણે જીવન નો થઈ ગયો એ મને શું બનતું હું એમાં મારો જીવન જીવો જીવવા ને શા માટે જો એનો ઉદ્દેશ ઉભો થાય જે જે નીકળી છે મને લાગે છે આ જોયે છે કારણ કે આપડે અને મને તો કે એ ચારે જાય છે એટલે વેગાનંદ ની પરિભાષામાં અદ્વૈત છે એમાં થોડુંક વાંચતો હતો એ વાંચવામાં સૌથી પહેલેનું પાલન જોયું તો એમાં ત્રીમંત્ર હવે ત્રીમંત્ર ને એકબીજા સાથે નો સંબંધો કારણ કે મંત્ર એક હોય છે ભેદ પાડે આ સીતા પાછા ઘટના ક્રિ થી આ રચના હતી પણ મંત્રો મંત્રો મન ને સ્વીકાર કરવાનું સાધન છે એમાં બધા દેવકો કામ કરી રહ્યા મંત્રો ના દેવ પણ મંત્ર જે નવકાર મંત્ર છે त्यारमो भगवते पेलु नवकार मंत्र जैन संप्रदाय नमो भगवते वासुदेवा वैष्णव संप्रदाय अथवा कृष्ण संप्रदाय नमस् शिवाय शिव संप्रदाय ये त्रे ना एका कर जोड़ना भाव कहो અમર <Greans> હોવાથી બરાબર એટલે અંતે સાંજનારું તત્વ એક જ છે જેને દિવ્ય તત્વ આપણે કહી શકાય કારણ કે મને નહીતર એમ થયું કે આ ત્રીમંત્ર એટલે જૈન સંપ્રદાય કૃષ્ણ સંપ્રદાય એટલે વૈષ્ણવ સંપ્રદાય અને ત્રીજો શિવ સંપ્રદાય આ ત્રણેય મેં શ્રીમંત્ર મેં પેલી વાર જોયો કારણ કે શ્રીમંત્ર વચ્ચે વિસંવાદ જોયો છે સંવાદ નથી જોયો અને તમે સંવાદ ઉપજાયો એટલે મને બઉ જ આનંદ થયો એટલે કયા છે એનું બરાબર અંદર ઊંડો અર્થ મને સમજાતો વર્તમાન એટલે જીવન એટલે આપણું જીવન તત્વ છે જો જીવન તત્વ હોય તો બીજા બધા હોય મહાવીરકર ક્યાં સુધી હરિહર ભગવાન ક્યાં સુધી કહેવાય ત્યારે વિચારતા હોય ત્યાર સુધી માહ સાથે ત્યાં સુધી હરિભંગ કહેવાય નવો હરિહન હરિહંતા કોણ હરિહન કોને કાગળ વાત છે બાકી કેમ તો સીધે પણ હરિહન ઘરે પણ આજે તો એ સીધો થઈ ગયા આજે શું કે હોય સ્વામી આજે હજુ હજુ લાખ લાખ વાળા ઘર છીએ એવા નિર્ણ પણ આપણે મળે હા એનું બધા મળે આપણે હવે સમજાયું કારણ કે આમ બુદ્ધિ માં સમજાયું આખું પ્રતિક જોયું અને બીજું કઈ નઈ ભલે સમજતા નઈ હોય જઈ પણ થોડીક શ્રદ્ધા તો છે કેટલો થોડો સમાધાન થાય બાકી તો આપે જે હું વાંચતો એમાં જે લખ્યું છે એને જો ઘણા શબ્દ તો હું ધારું છું આ જીવન માં પણ ફેરફાર થઈ જાય એ છે કે અતિક્રમણ થાય એને બદલે પ્રતિક્રમણ થવું હવે પ્રતિક્રમણ જો ક્રિયા બધા હવે પ્રતિક્રમણ વિશે થોડુંક વિવરણ કરો તો મને લાગે છે કે વધારે સ્પષ્ટ થાય એટલે ક્રમણ અને પ્રતિક્રમણ કારણ કે પ્રતિક્રમણ કરતા હોય છે પણ પ્રતિક્રમણ શું છે એવી પાછળ ની દ્રષ્ટિ નથી હજે દર્દી હવે રમણ આપણે અતિક્રમણ થયું માટે પ્રતિરોજગારી કેવું કઉ અને અતિક્રમણ થાય છે પ્રમાણે બોલી અને આ થયું તેની હેમા માગી દે ફરી નહીં ગૌરવ પ્રતિજ્ઞા લે અને આલોચના હતા જે દોષેલા સાચું કેવાય પચાસ આ કર્યા કરશે ઉપર નું ભાગ કરવા મારી પાસે રાત્રે સુતા પેલા કે પોતાનું કાર્ય પ્રતિક્રમણ કરે આજે શું કર્યું કેટલી ભૂલ થઈ કેમ સુધારતી ફરીથી નહીં કરું આખું પ્રતિક્રમ ની પાછળ ભાવના મુદ્દા ઉજવયા પણ આ જો જાણે એટલા માટે આ ઔષધ અત્યારે આપવા જેવું છે આ ઔષધ થી ચારિત્ર એ લગભગ એક કહેવાય કે એના વચ્ચે જો કે તમે આપે તો ફરક બતાવ્યો છે પણ અંતે ચારિત્ર જે મૂળ સ્થાન એ શીલ જ કે ચારિત્ર शिले वो फरक्रील पूछू के बूलत तो बीजो एक प्रश्न ये शील ने प्रज्ञा संबंध छोड़ પ્રેજ્ઞાદી આચાર ધર્મ આચાર ધર્મ મનનો આચાર ધર્મ વાળી આચાર ધર્મ દેહ નો આચાર ધર્મ તૈયાર નો આચાર ધર્મ પ્રગટ કરે છે અને માત્ર પણ ખરાબ વિચાર માટે જતો હોય અને રસ્તામાં જરા તાપ સાક ના કરીએ કંકર લાગે દીવાલ નો તાપ એવું કોઈ તાપેના તાપ ન હોય તા જેવી કોઈ સૂર્યતા ન હોય એટલે બંને ગુણ પ્રગટ થયેલા હોય સમ્યતા જબરજસ્ત થાય અને પણ જેના આત્મા નો ગુણ છે અને કુદરતી પણ એની અસર બીજા બધા માણસ ઉપર તો થાય પણ સાપ એના ઉપર થાય એમાં કવિતા ની ભાષામાં નહીં આ બધા કહ્યું ને એ જે હોય આવી જાય આશીર્વાદ નું પહોંચી જાય તમે જાય પૂર્ણ ના થાય કરું પણ પૂર્ણતા ના આવે પણ દિશામાં તો એ જવા માટે શું કરવું મારો એક મોટા મોટો છે બધા સૂપા વાકે એવું કામ કે કોઈ દુશ્મન ના તરફ પણ ખરાબ ભાવ ન કરે બગડ્યો હોય ભગી ગયો દોષિત છે નિર્દોષ જ છે જગતમાં દરેક દોષિત દેખાય છે તે જ રાખવું કોઈ દોષિત નથી તેના લખન પણ એ બુદ્ધિ આ વાક્ય તારા અનુભવ માં આવશે આ વાક્ય તરવાજ કરો આ વાક્ય ને તો પછી અનુભવ ત્યાં અનુભવ ગયા છે જે તે છે ને કે આ બુદ્ધિ અને મૂળ કલ્પના કોઈ આપના અગાઉ ખરેલી ખરીદ સહજ ઉભો થઈ જાય અક્રમ વિજ્ઞાન એટલે કુલ વિજ્ઞાન એટલે અહીંયા આગળ એ પહેલા કોઈ આપના પેલા કોઈ કહ્યું છે ખરું તત્વજ્ઞાન માં ક્યાંય થાય છે ને આગળ બરાબર છે તો એનો પ્રસાર બહુ દેખાતો નથી પ્રચાર હોય છે કે પ્રસાર પ્રજા એ ના હોય છે કે પ્રચાર કારણ કેવા માણસ નો જન્મત્વ હોય કારણ કે ઘણી વખત તો જે બુદ્ધિ કરતા એવું લાગે આ બુદ્ધિ વિચાર કઈ પૂરતો છે એવું નથી પણ બુદ્ધિ વિચાર કરતા તો એવું લાગે કે સૌથી પેલા વીજ વાયુ હોય તો મૂળિયા થાય મૂળિયા થી છોડ થાય એમાંથી પછી થાય પછી એટલે ક્રમશઃ એનો વિકાસ થતો હોય ખરું? ચાર જ માર્ક ઉમ ડિગ્રી છપ્પન જેવું ચૂકામ તમે મારા જેવું ચૂકવામાં આવીને હોય મારી નો જવી જેના માને તો આ બધા જે ભગવાન છે ભગવાન મહાવીર ભગવાન બુદ્ધ અથવા તો ભગવાન સમર્થન છે એ ધંધો હોય છે મારી ઉદાયાદી બીજા બધાનો વેપાર હતો આરો પણ કેવી રીતે મારી એવું ના કરે મારી જવું જયારે અનુભવ કરે એટલે નીકળ્યા કરે વાડી પોતે વાડી જોડે દેશ હું તમને કહું છું ઉપદેશ ના અહંકાર આવી જાય આપણે જે દેશના વાણી અને ઉપદેશ જે ઉપદેશ એટલે એમ કે હું બધું જાણું છું તમે નથી જાણતા એટલે અહંકાર એવા આવી જાય એવા સાથે કારણ કે આત્મા અલગ્ય અવર્ણ્ય અને નિશ્વર છે માટે શબ્દ પ્રયોગમાં આત્મા હોય અને વેદ એ શબ્દ છે માટે આત્મા ગોળી છે આ બધા શબ્દ થી પકડાયેલો નહીં શબ્દ થી તો મારો ભય તેનાથી પાકો ના થયો ભગવાન આપડે થાય કે આપણો આનંદ છે આપડે જે અનુભૂતિ કરી આપને જે આનંદ છે એવો આનંદ બીજા ને થાય તો શબ્દ સિવાય બીજું માધ્યમ ખરું બીજું સાધક ખરું પણ પછી એવું ના થાય કે જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી અસર થાય બહાર નીકળે આપણે એટલા માટે એના પાકો ભગવાન ની કૃપા ઉતરે પોતાને ચોવીસે કલાક આત્મા રહે ચિંતા થાય તમારા માટે તમારા આપડે ગુનેગાર કોર્ટમાં જાય ગયા થાય ઉપાધિ ના થાય ઉપાધિ ની મને અંદર દવાદી કોણ ના કહેવાય ચોક્કસ હોય ગાળા હોય ખાવા સિતારા વાર ના હોય ઉપાધિની મને એનો સવાલ વધારે પૂછે છે એમના મનમાં આવ્યું છે મર્મ વધારે પામવા માટે આપે જેને કહ્યું છે એમાં જે એક આવે છે વાક્ય સ્ત્રી મિશ્ર ચેતન છે પુરુષ મિશ્ર નથી સ્ત્રી શા માટે એમ કે છે કે આપડે પેલું લખ્યું છે ને ચોપડી માં કે સ્ત્રી એ મિત્ર ચેતન છે હા સ્ત્રી મિશ્ર ચેતન છે તો મિત્ર એટલે શું આત્મા નો ફીચર મિત્ર ચેતર એટલે પાવર છે થાય ના હોય પાવર ઉતરી એટલે આ મનુષ્ય પાવર ઉતરી ગયો પાવર છે પણ એનો અર્થ એ છે કે વોર્ટિક તો સનાતન છે જુનીઓ બરાબર છે નવી ગતિવાય નાની પછી લઈ ગયા ચાર્જ માં એટલું અ મુક્તિનું કાણા ખુ સાહેબ બંધ કરી રફ મારે છે રફ નથી મારતા લોકો મને કહે છે સમાજ ના બધા પ્રતિબંધો રહ્યા છે એમને મળ્યા બાદ આનંદ કેમ દેખાય છે ગ્રો થાય આનંદ નો પ્રતિબિંબ છે